मार्क लखेली सुवाता एन बारो अध्याय मार्क लखेली सुवाड़ता अध्याय बारो दृष्टात में कहवा लगे कि एक मणसे द्राक्षवाड़ी रोपी ने तेनी आसपास वाड़ी ने द्राक्षकून खोदियों ने बुरज बांधियों ने खेड ने इजाड़े आपने परदेश गयसमें खेड चाकर मोकलो કે તે ખેડૂતો પાસેથી દ્રાક્ષાવાળીના ફળમાંથી કંઈ લે પણ તેઓએ તેને પકડીને માર્યો ને ખાલી હાથે પાછો મોકલ્યો અને ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો અને તેઓએ તેનું માથું ફોડી નાખ્યું ને તેને ધિક્કારીને કાઢી મૂક્યો અને તેણે બીજો મોકલ્યો અને તેઓએ તેને મારી નાખ્યો અને બીજા ઘણા મોકલ્યા અને તેઓએ કેટલાકને કોરડા માર્યા ને કેટલાકને મારી નાખ્યા હવે એક બાકી હતો જે તેનો વહાલો દીકરો હતો તેને પણ તેણે આખરે તેઓની પાસે મોકલીને કહ્યું કે તેઓ મારા દીકરાની અદબ રાખશે પણ તે ખેડૂતોએ અંદરોંદર કહ્યું કે એ તો વારસ છે ચાલો તેને મારી નાખીએ તો વારસો આપણો થશે અને તેઓએ તેને પકડીને મારી નાખ્યો ને દ્રાક્ષ બહાર ફેંકી દીધો એ માટે દ્રાક્ષ માલિક શું કરશે તે આવશે ને એ ખેડૂતોનો નાશ કરશે ને દ્રાક્ષ સાવાળી સોંપશે શું તમે આ લેખ નથી વાંચ્યો કે જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો તે જ ફૂણાનો મથાળાનો પથ્થર થયો એ પ્રભુથી થયો તે આપણી નજરમાં આશ્ચર્યકારક છે અને તેઓએ તેને પકડવાની શોધ કરી પણ તેઓ લોકથી બીધા કેમ કે તેઓએ જાણ્યું કે તેણે આપણા પર આ કહ્યું છે અને તેઓ તેને મૂકીને ચાલ્યા ગયા અને તેઓ તેની પાસે કેટલાક ફરોશીઓને બધા હેરોદીઓને મોકલે છે કે તેઓ વાતમાં તેને સપડાવે અને તેઓ આવીને તેને કહે છે કે ઉપદેશક અમે જાણીએ છીએ કે તું ખરો છે ને કોઈની દરકાર કરતો નથી કેમ કે માણસોનું મોં તું રાખતો નથી પણ સત્યતાથી દેવનો માર્ગ શીખવે છે કઈસરને કર આપવું ઉચિત છે આપીએ કે ન આપીએ પણ તેણે તેઓનો ઢંગ જાણીને તેઓને કહ્યું કે તમે મારું પરીક્ષણ કેમ કરો છો એક દિનાર મારી પાસે લાવો કે હું જોઉં અને તેઓ લાવ્યા અને તેઓને કહે છે કે આ સુરત તથા લેખ કોના છે અને તેઓએ તેને કહું કે કૈસરના અને યસુએ ઉત્તર આપીને તેઓને કહે છે કે જે કૈસરના છે તે કૈસરને જે એક દેવના છે તે દેવને ભરી આપો અને તેઓ તેનાથી ઘણો અચંબો પામ્યા અને સદુ કયો જેઓ કહે છે કે પુનરૂ તેઓ તેની પાસે આવે છે અને તેઓએ તેને પૂછ્યું કે ઉપદેશક મુસાએ અમારે મારે લખ્યું કે જો કોઈનો ભાઈ નછોરવો મરીને પત્નીને મૂકે તો તેનો ભાઈ તેની પત્ની લે ને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે હવે સાત ભાઈઓ હતા અને પહેલો પત્ની પરની સંતાન વગર મરી ગયો પછી બીજાએ તેને લીધી ને તે મરી ગયો ને તે પણ કંઈ સંતાન મૂકી ગયો નહીં અને એ પ્રમાણે પણ અને સાત સંતાન વગર મરી ગયા સ્ત્રી પણ મરી ગઈ હવે પુનરુત્માં તેઓમાં કહ્યું કે શું તમે ધર્મલેખો કે દેવ પરાક્રમ જાણતા નથી કેમકે મોહિલામાંથી ઉઠનારા પરણતા પરણાવતા નથી પણ આકાશમાંના દૂતોના જેવા હોય છે પણ મોહિલા લોકો પાછા ઉઠે છે તે સંબંધી શું તમે મુસાના પુસ્તકમાં જાડી વિશેના પ્રકરણમાં નથી વાંચ્યું કે દેવે તેને એમ કહ્યું કે હું ઈબ્રાહીમનો દેવ ઈશાક નો દેવ તો દેવ છું એ મરેલાઓનો દેવ નથી પણ જીવતાઓનો દેવ છે તમે મોટી ભૂલ કરો છો અને શાસ્ત્રીઓમાંના એકે પાસે આવીને તેઓની તકરાર સાંભળી ને તેણે તેઓને સારો ઉત્તર આપ્યો છે એમ જાણીને તેને પૂછ્યું કે સૌ આજ્ઞામાં પહેલી કઈ છે ઈસુએ ઉત્તર આપ્યો કે પહેલી એ છે કેવો ઇસરાયલ સાંભળ પ્રભુ આપણો દેવ તે પ્રભુ એક જ છે અને તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારી પૂરી બુદ્ધિથી ને તારા પૂરા સામર્થ્યથી પ્રભુ તારા દેવ પર તું પ્રીતિ કર અને બીજી એ છે કે જેમ તું પોતા પર પ્રીતિ કરે છે તેમ તારા પડોશી પર પ્રીતિ કર તેઓ કરતા બીજી કોઈ મોટી આજ્ઞા નથી અને શાસ્ત્રીએ તેને કહ્યું કે ખરેખર ઉપદેશક ત્યાં ઠીક કયું છે કે તે એક જ છે અને તે વિના બીજો કોઈ નથી અને પૂરા હૃદયથી પૂરી સમજણથી ત્યાં પૂરા સામર્થ્યથી તેના પર પ્રીતિ કરવી ત્યાં પોતા પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કરવી તે સર્વ સકર દહન્યાર પણ યજ્ઞ કરતા અધિક છે અને તેને દાહપણથી ઉત્તર આપ્યો છે એ જોઈને ઈસુએ તેને કહું કે તું દેવના રાજ્યથી દૂર નથી અને ત્યાર પછી કોઈએ તેને પૂછપરછ કરવાની હિંમત ન ધરી અને મંદિરમાં બોધ કરતા ઈશુએ ઉત્તર આપીને કહ્યું કે શાસ્ત્રીઓ કેમ કહે છે કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે કેમ કે દાઉદે પોતે પવિત્ર આત્માથી કહ્યું કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણી હાથે બેસ દાઉદ પોતે તેને પ્રભુ કહે છે તો તે તેનો દીકરો કેવી રીતે છે અને બધા લોકો ખુશીથી તેનું સાંભળ્યું અને તેને બોધ કરતા તેઓને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો તેઓ જામા પહેરીને ફરવાનું ત્યાં ચૌદ સલામોમાં મુખ્ય આસનો જગાઓ ચાહે છે તેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે ને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરે છે એવોને વિશેષ સજા મળશે અને તેના ખજાનાની પાસે બેસીને લોકો ભંડારણમાં પૈસા કેવી રીતે નાખે છે તે જોયું અને ઘણા પૈસાદારોએ ઘણા નાખ્યા અને એક દરિદ્રી વિધવાએ આવીને બે દમડી એટલે એક અધેલો નાખ્યો અને તેણે પોતાના શિષ્યને પાસે બોલાવીને તેઓને કહ્યું હું તમને ખચિત કહું છું કે ભંડારમાં એ સર્વ નાખનારા કરતા આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે કેમ કે એ સગડાએ પોતાના ભરપૂરપણામાંથી નાખ્યું પણ તેણે પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી